થાય છે અને થાય ને જ્ઞાન લીધું હોય તો પણ થોડી ઘણી આખું મોટું ફેમિલી સાચવવાનું હોય જ્ઞાન ના લીધું નોકરી હોય તો ચિંતા જ છે ને ના હોય તો ચિંતા છે પણ મોટું ફેમિલી હોય મોટા એક માસ નોકરી કરનાર હોય એમની નોકરી છૂટી જાય આ દેશ અંદર ખર્ચા કરવાના ચિસ્તા અગ્ર પડે છે હવે એવો આ જે વિચાર છે ને બુદ્ધિ છે ને આ બુદ્ધિ તરંગો છે એમાં એવું બનતું નથી બને જતા કે તારો જ મળે ના જ્ઞાન મળ્યા પછી હરકત બાબુ મજા કરે છે મન કર્યા કરે તારે પઝલ કેવા સોલ્વ થઈ ગયા ડાયી થઈ ગઈ નઈ સૌ ડાયી થઈ તારે રસ હતી દાદા મીના બેન પૂછ્યો છે કે આપણને આપડે કોઈ ને કહી દઈએ મીના બેન પૂછે છે કે આપડે કોઈ ને કહી દઈએ કે તારી જોડે નહી ફાવે તો થઈ ગયા બધા કઈ ખોટી થઈ ગયો કઈ ગુવા થઈ ગયો પછી પ્રોજેક્ટ બંધ રાખવાનો તારી જોડે ફાવશે નહી તો તમે ફાડતા હોય છે તો રાખી રાખું આપડે બેન પાસે અમે તો ફાઈલ સાથે બહુ પેલા થી નક્કી કરેલું કે જયારે હમણાં પગમચેતી વાણિયાતી અને અમને અગમચેતી નઈ કોઈ જમ્મી દાદા ને હવે આ બાદ એ રૂપે આ અમારી સાથે કેટલા વર્ષો રહેવાના છો અમારે તો કાયમ કાયમ તમે કોર્ષ કાયમ કાયમ કે કાયમ કાયમ ના પણ ગાડી મૂકી આવી એમ ખબર આવે દેહ તરીકે ફરે છે દોરે દાડે અને બોલે છે ખરા એ બોલે મોકલે पूजन करता हो प्रेत आए तो केगड़ी मुके देहधारी मे मनस नु प्रेत आए તો આવે પણ એ તો મજા એવા ના હોય એટલે એને શ્રેષ્ઠ ના હોય ને અને એનો દેહ ફરી ઉઠે કામ હેલ્પ કરે નઈ આ યાદ રહે નહિ કોઈ ને દ રહે નઈ યાદ કરવા પડે શું કરવું પડે શું કરવું પડે યાદ કરવા પડે યાદ રે યાદ આવે સવાર દાદા યાદ આવે છે મેરે એમ સાચી નથી આવે એની મેરે યાદ આવે છે ખરું આપડે યાદ કરી ભૂલી જઈએ આપડે મગજ નું ઠેવાનું ભૂલી યાદ ના આવેદ ના આવે ખુબ ઉનાળો હોય ને વરસાદ વ્યક્તિ વરસાદ પેલા યાદ આવે વરસાદ ભરી ગઈ જાય પણ આ તો કાયમ યાદ આવે તમને દાદા કેટલી વખત યાદ આવ્યો એવું સપના બધા આવે અલગ મિનિ નાખો દાદા એક વખત એક જ કદાચ લોહી ચઢી થોડું પેલા શું વડે શું મનમાં મા ની બેઠો છે ત્રણ હજાર કમાય તોય ચિંતા હજાર કમાય તોય એવું નહીં નોકરી ચાલુ હોય તો તમારી શું ચિંતા છે ક્યારે જોબ સુધી કહેવાય નઈ એમાં આવું કઈ દિંગ એટલે આ લોકો તને જ્ઞાન આપ્યું ને કોઈ નિર્ભયતા એ અનુભવ થાય છે એનો અનુભવ થાય છે નિર્ભયતાનો નિભય છે સંપული એટલે આ દર્શન કાંઠમાં બીજી કોઈ છોકરા હું તો ધાને ઉતાર્યો કોઈ ન પણ મેં ન આવે તો ચિંતા ઉપાધિ નહી આપડા છોકરા જ આપણને બહુ પજવી કાઢે એનો શું ઉપાય બધા ઘણા ને આવું આ પ્રશ્ન હોય છે લગભગ આપડે છોકરા કોને પજવે છે એને ઓળખવું છોકરા ને સુધારવા તો પડે જ ને એમ એ તો બધા હંકાર છે દાદા ના સુધારીએ તો ડબલ ગુનો સુધારી પણ ગુનો પોતે કરી શકતો હોય ને જય સત્ય એમને આવગત ના મનુષ્યો આખા બધા આધી યાદી બનતા છે આ ત્રિવેદ તાપ આધી યાદી રૂપાણી ત્રિવેદ તાપ માં સડ્યા કરે સાધુ આચાર્ય બધા એમને તાપ ઓછો હોય ને સાધુ આચાર્ય આદિવાદી ઉપાધિ થી મુક્ત થયા છે ત્રિવેદ તાપ થી મુક્ત થઈને જે સમાધિ રૂપ માં છે એને એમની એમની કૃપા થી એનું કલ્યાણ થાય થાય दादा, दा छे तो केम ने दादापुर कई नई हबू करे बीज बढ़ काम ठीक है कारण के पोता हंकार ज्यादा गया त्या सु જેટલો થઈ શકે પોતાનો કારણ કે આજે હિન્દુસ્તાન નો મોટામાં મોટો પ્રશ્ન વસ્તી વધારાનો છે ના એ તો વસ્તી વધારા નો પ્રશ્ન તો આ લોકો નહીં પણ ધર્મ ના નામે જો ધર્માચાર્યો કોઈ પણ એમ કે આંખમાં લે અને કોઈ પણ રીતે માણસ સમજાવે તો લોકો ના મગજ માં વેલું ઉતરી જાય ને વેલું ક્યારે કે કોઈ પણ માણસ એવો હોય કે પોતાનું મન વસ્ત થયેલું હોય તો એનું એવું તો બધું સમજ અમજાજ કરે અને એ લડ્ડુ ખાયા કડું ખાયા એ તો પોતાનું મન વ્યસ્ત થાય તો જ મજાને મન વસ્ત એટલા હોય આ બધો જે દેખાય છે એ માલ બધો ગાદરીઓ પ્રવાસે કેવો છુ ગાડર તમે ચાર ઘે પગે લાગે એટલે ભરવા શું કરે ટી ટી કરે બધા ભેગા થઈ જાય ઘેટા ઘેટાને ઘેટા ને શું લાગે અને વાડ કવર કરે છે પણ શું કરે એ ઘેટા માં શું કરે જાણ તમે રોજ દોઈ લે જયારે મહેમાન આવે લગાવી નો સંબંધિત મારે લગાવવા થઈ ગયેલા એવા માણસો ગયા છે કાયમ માટે સમાધાન થઈ ગયું કોઈ પોસિબલ જ નહી एकदम छोक दीक्षा अप्रेन वोशिंग ना शास्त्र ना का छोक आगे हार आड समझाई कर झंडे लगभग छोड़ो आप તેના માટે હું દીકતા છે વિચાર બહેન પૂછે છે કેટલાક ને જંગલ માં જ્ઞાન થાય છે કેટલાક ને પર્વત માં જ્ઞાન થાય છે દાદા ને જ્ઞાન ક્યાં થયું તમને મારા બધા ભાઈ ભત્રીજા બધા સુરત માં છે મારા ભાઈ ભત્રીજા બધા સુરત માં મૂર્તિ બાંધવામાં ઇન્ડિયા કરોડો રૂપિયા નો થતો હશે તો એ પૈસા જો ભૂખ્યા ને અન્નદાન કરવા વપરાય તો એ વધારે સારું ના ગણાય બાંધારણ જે બાંધે છે ને એ બધું કુદરતી રીતે બંધેર્યું છે અહંકાર કરી એક કથો ના છોડાય મારે મારી લાઈફ માં કોઈ પથરો ચોડવાનો હતો મુંબઈ માં મોટા મોટો આશ્રમ કરવા માટે લોકો પૈસા એક મોટા શિર આપવા ત્યાં આશ્રમ હું કરું તો લોકો શ્રમ ઉતારવાતા પડી જાય એ મને જે રાખી એના માટે શું છે સિક્રેસી તો મંજા મારા બાયડ બાયડ વાહ બરોબર અને અમારે ઓપન ટોસ્ટ અમારાચારી છે એ બધા એન્જિનિયર થયેલા બી એન્જિનિયર છે ને બોર્ડ તો બોર્ડ વગર તો ચાલે જ નઈ ને આપડે મને કઈ ઓછા કોટો કઈ નીકળતો નથી આવે બોર્ડ હોય તો ન કરે ના કરે અને ધક્ બોર્ડ નહી રાખવાનું એ લોકો ને ગમતું નથી અને આ જૈન નો ધોરો બોર્ડ ગમતો નથી જગત નું કલ્યાણ કરવાનું છે પાંચ દસ વર્ષ પછી ઇન્ડિયા જોઈશું ત્યાં કોન્ટ્રાક્ટ હતો આખો અઠ્યાવીસ વર્ષ નો ધંધે સર કર્યું ગામ વખતે ફો થયું હોય આખું થયું લોકો પણ જીવન બધું ન્યાયું ન્યાય સામે કરી લાઈ હિન્દુસ્તાન માં તાપી વાસી વચ્ચે ના માણસ તાપી ને વાપી વચ્ચે દુનિયા થી ના તમને ખરી ડર લાગે ખરો કે કોઈ તમને બંદૂક મારી રહેશે બીજા નો ડર કાઢ્યા બંદૂક નો દર કાઢ્યા અમારે ઓખાણ નથી જ્ઞાન લીધા પછી આમ જાત જાત ના ચિત્રો સ્વપ્ના દેખાય છે આમ ગયા તો નગ્નશ્રી પુરુષ ના ચહેરા દેખાય છે ચિત્રો દેખાય કે લગ્ન સ્ત્રી લગ્ન સ્ત્રી પુરુષો ના ચિત્રો દેખાય એટલે બધા ખાલી ચહેરા દેખાય એવું ઘાસ એવું એવું દેખાય હવે ગલન થઈ ગયું પૂરણ થાય છે પૂરણ જોવા માં ના છે બધું થતી ગરમ થાય ને જોયા કપડા ભરેલો પુનજન્મો દેખાશે કે એતો કોઈ દેખાય નાય દેખાય જો ખાલી થઈ ગયેલી હોય ટ્રાન્સફર થયેલું હોય તો દેખાય તો આજે વાગા છે ને વાદવ ગાય હોય તો આપડે સૂર્યનારાયણ ના દેખાય પાત્રુ થઇ જાય ને સૂર્યના દેખાય દેખાય વચ્ચેનું માલ થતો આધાર રાખે અને જોઈ નઈ શું કામ થાય એ નાટેકા જશું रीके जी स्मृति के એની કઈ જરૂર નથી એનો ટાઈમ થાય નેખો મળે સંજોગો મળે છે બધું આધારે અને સુખ નો રસી થઇ ગયો એટલે બીજા જન્મ માં પતન કોઈ હિસાબે ના થાય બીજા કોઈ જન્મ માં જ્ઞાન લીધા પછી કોઈ અવતાર માં પછી કોઈ હિસાબે પતન ના થઈ જાય પતન ના થાય મને મને ભેગો ના થતો હોય બધું એ બધું ના પાસે થતો છે ને હું શું કઉ છું કેર ટકા આજ્ઞા પાવો મને ભેગો થવાનો બે મહિને બે મહિને બધું ભેગા થાવ શું કહું ને જેટલા સંજોગ બને એટલા વધુ કરી લેવાય એવું ભાવ છે જેને તેને થઈ શકે તો કે છે સો ડોલર ની ખર્ચો હતો બીજા માટે થોડી પડ્યા ની ખર્ચે ભાઈ બધા ટિકિટ થાય તો તમે સોજ રૂપિયા છો ખર્ચો આવી મળો છો એટલે આ બધું તૈયારી આપે મને માટે બહુ એ જ મે પંદર વર્ષ છે આંકડા ગોઠવેલા હોય ને બધી ચાલે ન્યાય ને છોડે નઈ એ બનતા ઓછું કે કાંટલે પોપટ કેવાનો બંધ કરી દીધો સી રયો પોપટ કેવાનો બંધ કરી દીધો તો રયો હવે તે આ બંધ થયલાન પહેલા આની સુંદર ફર્સ્ટ એડમિનિસ્ટ્રેટર અને તે પોલ કરનારા છે એને એય મોકલે છે આવો નીનાબેન આવા જાઉં મજે યસ જગત કલ્યાણ માટે આપ ફરી બીજો જન્મ લેશોભાઈ શું કેવાય મને કેવાય ને બતાવી જાય ત્યારે બધા વિચાર જ કરવા નથી એટલું નજીક મારે બઉ મોટા મોટા ગ્રહો જગ્યાઓ છે બંદર છે આવી પૃથ્વી આવી પૃથ્વી બંદર છે જેમાં મનુષ્ય લોકો બીજા લોકોય ક્ષેત્ર પાંચ ભરત આ ભરત ક્ષેત્ર કહેવાય પાંચ મહાવિદેયક મહાવિધેય ક્ષેત્ર છે એ ઉત્તર દિશામાં બધવા ઉત્તર દિશા મનુષ્ય લોકો એના જેવાય કે જુદા એક નાની પુરુષો એકલા એમના માં ત્યાં જઈને કેટલાક લોકો એમ માને છે કે ખરેખર બીજા ગ્રહો માં બહુ હોશિયાર ઇન્ટેલિજન્ટ માણસો આવે છે અહિયાં જોવા માટે કારણ કે એના તો નથી જઈ શકતા બીજા ક્ષેત્ર માંથી અહિયાં આવે માટે દેવલોગ નથી એ માનુષ તો નથી માનુષ લોકો બીજા ક્ષેત્ર માંથી આવી શકે અત્યારે દેવ લોકો નું આવે છે હા પેલા ઘણા દેવ લોકો આવતા અત્યારે દીધી બઉ વધી ગઈ ન એવા કરે છે હા બે તો આમ કઈ નાખે બે હાથ આમ કઈ નાખે નઈ દરપાડા કરે એવા કરે આખું બ્રહ્માંડ છે जरा जरा सात नर्क अतिशुदि न भग ने, ने मध्यलोक के मध्यलोक ना मनुष्य लोग पास એસી ઉપર ને બધા દેવો ના પણ ચાર પ્રકાર છે કથાગ્રસ્તી દેવો થયેલા જાત જાત ના તપ વિધ સાધર નહીં પણ પોતાના ફાળો તપ થયેલો નથી ખાવું તો ના જ થાય મહિના મહિના સુધી પડે ને ફળ તો બોલે દેવો માં મતભેદ નહી પડે એ દેવો મતભેદ પડે કે નઈ મતભેદ કરવા જેવો ને સમજીમાં હોય પેલા મોટા મોટા દેવ લોકો આવવાના હોય દ્વારપા અનુભવ એ દેવ હોય દ્વારપા એ દેવ ભાઈ બરોબર છે આપડે દ્વારપા ને પૂછે કે મહેન્દ્ર સાહેબ આવી ગયા કરે કે અહીંયા આગળ સો એકર નો મોટો મોટો બગીચો થઈ જાઓ બી આવું આવું બિલ્ડીંગ થઈ જાઓ નાવા દુવારી જાવ શંકલ્પન તારે દખો તો આનો આ નોંધાય અને પછી એક દેવી લાયા હોય ની પેલા પેલી દેવ કેવો છે બદલે છે એ આખી જિંદગી એને એટલું હાવ છોકરા ના થાય છોકરા હોય ને એ છોકરું ત્યાં કોઈ બહાર કરતા હોય ને માતા પેટે જમવાનું એમ મેં કુદરતી રીતે બંધારણ થઈ જતી આ બરફ જેમ જમી જાય છે એવું तब जी बात करोटो महाविदेश क्षेत्र तरीके का करते अहम आपने फील था ज्यादा खुब शक्ति मड़ी गई तो अहिया आपलू है સારી છે ત્યાંથી એક કલાક અસીમ જે કહે ને દાદા તે વખતે આપણને પેલી પડે કે ખુબ શક્તિ મળી ગઈ દાદા ભલે પછી બહુ કઈ ઉપાધિ નથી ને ભાઈ બાજુ મને છોકરા હંમેશા સ્ત્રી જાતિ જોઉં ને તેની પુત્રી ને રસવા પગે ભરે ઘણી વાર એવું થઈ જાય બને કેમ નહી મનીષમાં દાદા બધી મધર્સ ની આવી જ ફરિયાદ હોય છે તો એમ કરે હા વગર વાળે વગર ભારે નવ મહિના પેટ વાળ એક અવત્યારે આ પુરુષો ને છે તે ડિલિવરી માટે જવાનું શું થાય કરવાના હોય તો શું થાય કેટલી બહાર થવું છે પછી દુઃખ ઓછું થઈ બધા બેભાન થઈ ગયું જાય જાય ના કઈ છે સ્ત્રીઓ વધારે સહનશીલ હોય છે કે પુરુષો સાયકોલોજીકલી સ્ત્રીઓ વધારે સહનશીલ શક્તિ વાળી કે પુરુષો વધારે શક્તિવાળી સ્ત્રીઓ સહન શક્તિવાળી છાતી હોય હોય તો દૂધ નું વાંચ્યું હોય થોડું રાતે તોડે રૂમ કોઈ એકલી હોય ત્યારે આગળ રૂમ માં હોય બધા આ રૂમ માં એકલું શું કે ભાઈ આ રૂમ માં જરાક ખગડા મારી ઉઠે ને વળી જાય હવાજ થાય તો એનો નિવેલા ખગડા ભડકે મેને ધણી વાગ જેઓ હતા એમાં ભૂંગ કર્યું તેલ કાઢ્યું માર ધણીને લાગ જેઓ હતા એ શું કઈ કરે કાણે ઓમ ડાઈડી બોલ કે અને ધણી થી જરાય બોલ કે ધણી તરે કાળ તેરો તેલ બાવા કાણે લેવા હે બરાબર તેલ કારે તેલ કઈ ના હા અને ધણી દે બલવાલા કાતી જાડે જોયલા વતન માં જયો નહીં રાત દાડો કચાટ ગણા તો ડરી જાય દાદા એવું એવું કેમ એવો કેમ કુદરતી નિયમ છે કે ત્રણસો કલાક આપડે દાદા જોડે બેસીએ तो चित्त शुद्ध जाए पी कूज आए त्रो नियम कियम है कि त्रसौ कलाक दादा जोड़े रही है